કેટલી કરે તો કે છે કે અમે આખું જગત વ્યવસ્થિત છે આપે કહો છો આપડા જીવક કે છે કે વ્યવસ્થિત છે દાદા કે છે વ્યવસ્થિત છે તો આ વ્યવસ્થા કેમ છે દાદા બધા કે વ્યવસ્થિત થવાનું છે એ ક્યાંથી કેમ નીકળ્યું છે ચાલે છે અને કોણ અમાર હિત છે એ શોધવા માટે તો કેટલાય અવચાર થી થયો એ શોધે તો જ આ જગત ને માર્ગ પામે નહી તો માર્ગ પામે નહી આ અમારી શો પણ છે દર્શન જેવું હોય છે ને આ વ્યવસ્થિત પછી બરોબર આ લોકો વ્યવસ્થિત કે જ છે સાધુ સાજુઓ સે એમાં બધું બહુ આવા સિવાય બીજું કોઈ નિમિત્ત નથી એવું એને અમે આપીશું આ સિવાય બીજું કોઈ નિમિત્ત છે નહી અને કોઈ ભગવાન નામ છે તમને કોઈ જ નું તમને અહીં નિરાય બરોબર છે એમાં કઈ તકલીફ પડે નહીં સમાધિ રાખે એવું સમાધિ આવી જાય અને એ વ્યવસ્થિત જ્ઞાન વગર તો આ લોક મોક્ષ માર્ગ બહુ પામતા નથી એનું કારણ એ છે મોક્ષ કોણ ચલાવે છે આ ભગવાન તો માને આવે વાત નથી કોણ છે કેવી રીતે આવ્યું છે આ કામ જનતા છે કે આ સર્વે અણગમો રે પછી કારણ કે આપડે કોને કર્યું એને એને નહીં કર્યું અનુગમો થાય નહીં ભલે કરે આપડે કોઈકાળમાં મજા દેખાય છે નથી આ તો ભેગા બેસી ને આપણે થોડી મહી માત્ર એટલે આ વ્યવસ્થિત બહુ ઊંચી શોધખોળ આ કાળમાં આ વ્યવસ્થિત શોધખોળ ઘણી ઊંચી એ અમારું અનંત કાળમાં આ કાળમાં જડ્યું છે મોક્ષ એવું પણ આપણે શુદ્ધાત્મા જ વાણ્યું બધું જ વાણ્યું ચાલો ને શુદ્ધાત્મા આવું જ વાણ્યું પણ હવે હનુ શું થાય આ તો પછી ત્યાં સારો વરાબ પડશે જ નહીં પડે અને કોઈક નસાળો માણસ આવ્યો એટલે આપણા થાય પછી આ કયો વિતરક્ષતા કોઈ રીતે નથી એ તો ગુરુ હાથી બે ત્રણ ગુરુ નાથી રહી શકાય ગુરુ હાથિનતા છે ને પણ તેથી સાસર કરે છે બે થી ત્રણ બહુ વખત થઈ ગયો પણ ત્રણ થી નથી થઈ લાગતો જ્ઞાની ની પાસે બે ત્રણ તર્યા થી કોઈ તર્યો નથી ન દરેકર દરેક વ્યવહારમાં કેવી રીતે છે એ અમે એકલા છે વૈજ્ઞાનિક કહું તો વૈજ્ઞાનિક સમજાય નહીં એટલે આ બધા ફર્મ વાર ને એક્ઝેક્ટ સમજાય આવી બધી અંદર ની વખત વ્યાલ માં દર્શન કરાવજો આ માગણી તમારી છે મધ્યુ છે મધ્ય પણ મીઠા મતભેદ હતા કેવા મીઠા મતદા હા મદદે કડવા ના હોવા મધ્ય મીઠા હોવા ગયું કેવું મારો હિસાબ જડી ગયો નહ એટલે જે હિસાબ ખોલતો તે જડી એટલે પછી લોકોને આ કર્યું હોય છે ભારે આવ્યું છે શું થયું પણ ઘણા લોકો ઘણા લોકો કાયદા કેવા ભારે હજી બટાકા ખાઉન બધા કાયદા વાળો પેલા બટાડા બંધ કરી દીધા છે એવું પૂછતા જ નથી હવે આ બતા દે બધું ઘણું ખાય છે એવું ખાય છે સાયન્ટિફિક બરોબર ભગવાન ભગવાને કહ્યું છે ને એમાં સાયન્સ માં ધ્યાન નથી અમારી માન્યતા એમાં માન્યતા અમારી બદલે ત્રણ વાર બદલાય ભગવાને કહ્યું બઉ સુંદર જોયેલું પણ હવે આ બદલાયા છોકરા ઉપાય પછી ચારિત્ર ધર્મ નું શું પાલન પછી ત્યાં ચારિત્ર ધર્મ નું શું તત્વ ચારિત્ર ધર્મ નું પાલન આત્મ જ્ઞાન ભગવાને કહ્યું છે કે દર્શન ના લટકેલા ને અમે બિલકુલ ચોખરી મારીએ છીએ અને ચારિત્ર ના લટકેલા ને એલાવ કરીએ છીએ ચારિત્રા ને અલાવ કરીએ છીએ મારો મૂળ પ્રશ્ન ઈ છે કે આજે બટાટા ખાય છે બટાટા ખાવાથી પાપ છે તો નક્કી વાત છે તમે ખબર કર્યું પાપ નથી બધા પાપ નથી ભગવાને પાપ નથી કહ્યું ભગવાને એમ કહ્યું કે ભરેલું છે મેરું જીવ નું ભરેલું છે બરોબર છે દાદા માટે એ તારા જ્ઞાન ને કરશે એવું કહ્યું તારા જ્ઞાન ને કરશે પાપ નથી કયું પાપ ને પાપ તો આ દુનિયા તો ભૂલકા વાતો કરે છે એ પાણી ગરમ કર્યું એ જીવડા તારું શરીર સારું રહેશે તું આ માર્ગ ને પામી તમે સમજાય બરોબર માંગે છે વિતરાગો ને પાપની પડી નથી વિતરાગો આવા ના હોય વિતરાગો તો અહિંસક હોય કેવા હોય પાપની તો આ આ ડોડ નો પડી મોટા અહંકારી પાઠ્યા ના હોય અહિંસક નથી વર્લ્ડ માં કોઈ પાછો નથી માટે ભાવ માં અહિંસા હોવી જોઈએ તમારા મનમાં કે ક્યારેય પણ કોઈ જીવ ને દુઃખ હો એનું દેહ રહી નો ભગવાન જોવા નથી કર્યું આ તો દોઢ ડાયા પાછા પાછા ભાવ રખડી ચારિત્ર ચારિત્રણ નેશન અને ચારિત્ર જ્ઞાન અને દર્શન ચારિત્ર પરી છે અહીંયા આગળ અમે કહીએ છીએ અને પછી બધા હસે છે દાદા ચારિત્ર માં રહે છે ચારિત્ર આ લોકો ને કહે છે ચારિત્રોર છે ભગવાને કુ ચારિત્ર કહ્યું છે શું કહીશ કુ ચારિત્ર બ્રહ્મચર્ય નહિ કુ ચારિત્ર કહ્યું છે શું કહીશ કૈામાં વેચી ખાવાના દર્શન વિશુદ્ધિ વખત બરોબર છે પણ પાંચમાર્શન બરોબર દાદા પણ પાંચમા ગુણસ્થા આવેલો જીવ મેં ચારિત્રમ જરૂર પડે છે પડતી જ નથી પાંચમા ગુણ સ્થાને ચારિત્ર ની જરૂર પડે છે કે નથી પડતી કરવું પડે એવી બરોબર ચાર આપડે પાલગર જઈએ આપડે નથી કેતા મથ આવશે કે નારી પાણી આવશે સિ નો સહયોગ જ બાજે નિકાળે શું કે સહયોગ બાજે નઈ હોય તો સહયોગ બાજે બરોબર છે બેસે આ પ્રમાણે ક્રિયા કરે અને સ્ટેશન માં તો બધા લાંબા ગયા તે નથી ચોથું દીઠ હજુ પેલે ખ્યા નથી આ બધા જ્ઞાન દર્શન ચારિત્ર આ લોકો જે કહે છે એ ચારિત્ર આખો રસ્તો જ ખોટો છે ખોટો રસ્તો નથી એમને ભગવાન ના કહેલી આજ્ઞા ઉપાડી બટાકા છોડ્યા રમનો છોડ્યા અહિંસા નો ભાવ કર્યો ચોરી નહીં કરવાના ભાવ કર્યા બટાકા ખાકા કરીને બરોબર નહી કેતા બટાકા ધરાવ બરોબર દાદા નથી કેતા બટાકા વધારે ખાય ને એટલે મગજ બટાકા વારું પછી દેખાય ની બુદ્ધિ બુદ્ધિ બી થઈ જાય કઉ છું મહાવીર સ્વામિ પીધા પછી એને મૂળ માર્ગ જડ્યો નહી બીજા માર્ગે સ્પીડ દોડે ને મૂળ માર્ગ જડે નહીં પણ હવે સ્વાની સ્પીડ થી દોડે ને બધા માર્ગે સ્પીડ દોડ્યા કુ ભગવાન એ કયું છે અને ભગવાન કહ્યું બરોબર સંકેત વિરાજ ચારિત્ર છે હું કહીએ તો ખોટું દેખાય છે દાદા માનતો જ ના હોય એનો ચેતનો છે જીવ ને હોય એ કઈ રીતે પામે હું ક્રમિક માર્ગ ની વાત કરું છું માર્ગમાં કઈ રીતના પામે આ કાળી વિચારતા હતી બીજી જગ્યાએ ધર્મ થયો છે તે પામ્યા હોય વખતે બરોબર છે પણ ભગવાન એકાત્મ વ્યક્તિ હોય અને ભગવાન ની આરાધના કરવાનો એને રસ્તો મળ્યો હોય તો સંકેત થાય દાદા આપ જે છે અમર ધ્યાન કહેવામાં આવે છે કે દેવગુરુ ને ધર્મ ઉપર ની અચળ શબ્દ એને સંકેત કરવામાં આવે છે દેવગુરુ ધર્મ ઉપર ના એ કાર્ય ના ઢંગ છે બધા કપાળુ દેવે આ જીવો ને જે સંવેદના કઈ રીતે પામે દેવગુરુ ને ગરમ શબ્દો થી સમજાય ગુરુ સમય જ્ઞાની ગુરુ કયો છે ગુરુ નિગ્રમ નિર્ગંધ આવડાવડા ટુકડા થઇ જાય ગંઠા લાગતો હોય તો ફર્નિચર બનાવે શું થાય ટુકડા થઈ જાય ગંઠાળ માલ છે એવું કહીએ તો દેખાય જેવું છે એવું બોલાય એ તો પાપ લાગે કેવું ભગવાન ની દાન જાનક નહી તો રાજતા હોય અનુકાવન દ્વાસ જ ખારી નથી મારી જૂટી નથી બરોબર પણ માર્ગ મળ્યો નહીં શું થાય વાયો થાય છે કે ના થાય ભાઈ મને ખાઈ જતા ડાબુ એ ડાઘુ બેઠા એનો વિરોધ ન કરજો એમને જે રીતે જાતે જવા દેજો દેવ એમના ભક્તો એમ કીધું છે ત્યાં એક શબ્દ છે લખાણ છે વાક્ય છે વાત્ય કરવી વિરોધ વસ્તુ સ્થિતિમાં વાત જ બધી ખોટી નથી અને ચાલુ થવાની શક્તિ નથી બધું ગમેડ છે બરોબર એ બધું દાપણ વાક્ય છે કેવા છે આમ ના હોવું ઘટે ભાવના થાય છે કે સમય ઘણા બગલા બે આવતા મારે થાય દરેક ને ભાઈ કાતા પુરુષ આટલું બધું કરે અને બંધ થતી પછી બંધ થતી જઈ નો બધા આવતા એને બોલાવી ને કેવું કે પચીસ હજાર નો ચેક લખ લાખ રૂપિયા ચેક લખવાનો પગાર હતો એ બોલી ગયો પણ નવ્વાણું છે નવો નવ્વાણું નવ્વાણું પૈસા કરો કર માર્ગ છે અને આક્રમ ની શોધખળ માં વ્યવસ્થિત હોય વ્યવસ્થિત આક્રમ ની શોધખોળ એટલે આક્રમ એટલે કઈ કરવાનું લિફ્ટ માર્ગ સંસાર સુધરતો જાય નાના સંસાર ના બધી દેખાવો શરીર સુધરતું જાય મન સુધરતું જાય સંસાર સુધરતો જાય લોકો સંસાર જોડે વિરોધ રાખે છે સંસાર ઉપર ભેસ રાખે એમ તું આપડે જીવન કશું નહીં અત્યારે બેઠા છે બધા મુંબઈ માં છે તે ભૂલી ગયા આપડે લોનાવલા માં છે આપણે આજે નહી કામ કરવારામ ના લે દાદા અહીં હોય તો મજા લાભ મળે દાદા પાછળ વળી દેટી મહ સમાન થઈ પડ્યો કે આ બે આપડે અક્રમ જ્ઞાની ને ઓછા અને અક્રમ જ્ઞાન આપણે પ્રાપ્ત થયું અને તે અનુભવ માં સિદ્ધ થયું હવે આ બે એને એ મિત્ર તારી જે દવા કરી આ બે ને બઉ દેહ ગયા બધા બધા નેહે તો આપણને દેખાડી ને અને ગીઝલ નામ પર દેખાડી ને બે મિત્ર નથી તપાસવા માટે ચાલે છે કે બંધ થઈ જશે બધો હિસાબ કાઢી બધો કાઢી કાઢી હિસાબ આ પાછું જ્ઞાન આવડે જવાનું પાછું એવું જ્ઞાન તો પ્રગટ થાય છે પાછું આવડે જાય આવડે જાય પાછું અમને સાવચેતું ગાડું ચાલે આ ફૂલ સારી લોકો લાભુ થાય ચાલે જ્ઞાન પ્રગટ થાય છે પણ સમય સંજોગ નાત જાત નું છે શું છે કારનાધીન ફેરફાર થયા કરે છે પ્રકાશ એક જ પ્રકાર નો છે વાણી શબ્દો વાત રસમ બધું એવું નથી આવતી એસી હજાર સુધી ચાલે આવડે શિવશંકર આયા આવું વાહ પેલા ચંદી વાત મનોવચન કયા બધા થઈ ગયો એવાનું થઈ ગયો છેલ્લા બે તો થોડું પ્રક્યોગતિ આનંદ એમાં કશું પ્રગતિ ના બધાય કે પૂછી નાખે મજા આવે કોઈ ક્રિયા વગેરે કરાવે વખત એટલે સુધી નજર કરેલું કે આ બધી બાબત માં એક્ઝેક્ટ છે કે બંધ થઈ જાય છે કપાળુ દેવ નું એક વાક્ય છે આપનો છે કે તારું જ્ઞાન જેમ બધું જી છે આખું જગતપુ જે હિસ્ટ્રી અને જ્યોગ્રફી છે જગતપુર ઇતિહાસ અને જ્યોગ્રફી જે છે એ તારે સમજાય છે આવું એક વાક્ય કપાળુ દેવ નું છે એ મેં વાંચ્યું છે પણ મને એને એક્ઝેક્ટ સમજો યાદ નથી તને પ્રકાશ લખતો જાય આ પ્રકાર થયું એવું તમારે કેવજ્ઞાન થઈ જાય છે અંશ તરીકે વસ્તુસ્થિમાં તમને પોતાને મળી એવું આવું એટલે બધું દેખાતું થાય આ જે તારીક્રમ માં એ નવમો કંઠાણું કેટલા પેલો સંજ બાદ બરોબર આપણું બારમો કંઠાણું અને નવ બાજાનો સંજોગ સુધ્યો એ નવું ઘટે દસમા દસમા મેરિક થાય શું થાય શું છે પ્રસાદ ભગવાન દર્શન માં આ દર્શન છે દર્શન થાય બધા ઉકેલ આવ્યો કાળે સામે સાવ સજી વાતકાળ સુધી સારી પામશે અને દર્શન નો પામેલો ચારી લખેલો છે આપે શું કરે હું તપાસ કરું તારી બધી પૂછ્યો છે બરોબર દાડીઓ મારી પાસે છે લગામ મારી પાસે છે પછી આ પાંચ શબ્દો માં તો એમના એમનામ ચાલતો છે અને જોખમદારી લીધેલી આ પાંચ છ ડફો તમે કઈ વળી જાવ છો તેનું છું પાસે એટલે એ મત મત એ મતને ઘરે ખુશી નાખી દેશે એ તો પડી ગયા ને લખેલો કેસે લી પડે નામ બધા લખી પડ્યા એને લીધી પડ્યો લી પડ્યા એનો ઉપાય અમારી પાસે બધા હોય બરોબર બહુ જાતિઓ કરોડો ગુરતીઓ પાસે મારી દેવો રહી છે આજ્ઞામાં રહેલા કાંઈ છે હું મહેનત હોય નથી માઈ પાછું મારી <laughs> બધું <laughs> લખ્યા લખ્યા બીજા લખ્યા બંધ ભાઈ કચારો દેદા ની બાબા થી કે દાદા કેવા પ્રિય થાય એમની પાસે લંબ ગાણું પાસે ની પરેંટી ઓકે જીરે કે સરક કુમન સતા જ મક્ના તે બરા ને આમ પરદે આમ તને પરદે જ ન બોલતો ઓ સરક કાઈ કુમન સતા રહે આમ ગમ ના આ ગરું સતરનો કે ઉ પરદે ગા નથી ઓ પ્રવડા નથી આમાં કાઈ કે ના કરવી પડે રા ઉદ્યોગ પૈસા કમાન મુદ્દે આખો ઉદ્યોગ આ જો દીકરો મેં આ દાણાઈ દીધી આ લક્ષ્મી નું પત્ર દેજો આ લેપિત થઈ દો આ હાથ થઈ ભાયા કર નાકડા કર નહીં લક્ષ્મી નાઈ ગાડા સુકા દેવાના નહીં ના એને યાદ છે એને પત્રા લક્ષ્મી ના ઉકે વાત આ એ જાય ઈ એ નપે નહી એ લઈ ઓલો ભેગો બેલા ઓલો मारा ये बोले तो हां भाई राजा बोल दे दादा दादा बेटा कर बोले वो आ 갔다 था देखो काइन के जा बढ़िया बढ़िया बाबा परिवार का पानी बंद नहीं देना चाहिए तो आज पले टाऊ डालो वो के है ये जाने का तो तो के नहीं कर दिया वो वाली के कर है और पहले है बाकी का फ्री ले ले भाई ये बनवा ले भाई ओ मेरे देवी से आला लावला की लावला तिथे नाही नाही तो काहीच नाही म्हणजे अजून काहीतरी काहीतरी येतील तर बाय बाय नाही नाही जो बेलगाडा बगाडा करणार तो केलेला ते ते नाही देवा लागला तर नाही तो मी दाबी जाईल हे डॉक्टर आहेत एक दोन ठिकाणी जातले काय कोई संधि कहता है मैं यह भी नहीं आ बदल है चलो सामने है मैंने बहुत बड़ा रहने आ गया अबे तेरे बारे में भी से अब रहने अब रहने अब रहने अंदर कर गया अब नहीं पर ना मैंने कहा मेरा ना मैं बात कर रहा था मैंने वाले से बात कर रहा था और हमारा वो भी था बाकी दूसरे वाले લોકો <laughs> ગયા એ વીકળો મને છે કે દેરાવી કાયવાધીને નિગમમાં માનક બસ લઈને તો મમરી કરવા જાય છે કરવાને કઈ જાય છે નહી જાતે પોતાને નાગરિકમાં આગળ લીધા છે એવો બતાવે છે કે આપ કોને નહોતું બધા સાંભળતા હતા અમે હું ઘરે येते મતલબ મને લાગે એમ જાય અને એ મતલબ એ બધું લાગે લાગે છે નકલી એમોવાળો કોકન ગયામો આઈ Ya todo lo que <laughs> en la noche. No, sabes que no amaría. Ya ve que lo estaba arreglando. Yo todo lo que no. A tu agenda ya yo por allá. La <laughs> la mamá. Ya no tan bien. Pero pues tampoco hay nada. No me va a gustar. No me va a gustar. Ya no me pongo mucho. Es que más que nada es por यार वो दे जाएगा मत कर यार यार ये कर वो है ये जाके उसको कहीं से ले ले मैं तो ना दादा ना यार साने करके दे दे भाई साहब अब मिलने से पहले देख कोई दौड़े उछल कर ये ब्रेक करने कोई चाहे वो आ जाएगा जाएगा नहीं लगा नहीं लगा भाई मैं कह रहा हूं नहीं नहीं ये इतना नहीं है थोड़ा ही बाहर देना नहीं कर रहा है ये कहना है कोई किसी से जो बन रहा है मेरी जगह से ये मैंने उस में बात पे बोला है ना